શ્લોક નંબર એટલે પાલયંત મનુજા સત્સ્ત્ર પ્રતિતાાન્સાત્રા સુખા उपरुक्त श्रुतिओं में जमाता परस्पर विरोधन परिहार कर अभिप्राय में समन्वय करवो त तो अतिशय गहन है मीमांसा शास्त्र अध्ययन थी साध्य है स्मृतिओं ने भाष्यों द्वारा श्रुतिओन विवेचन करना ऋषि कोई एकज नहीं अनेक है ऋषिमुनिओ पोतपोता स्वभाव प्रमाण परस्पर विरुद्ध अभिप्रायो ने कहे મહાજન સાધુ પુરુષોને કયા છે સાધુ પુરુષનું લક્ષણ વિષ્ણુ ધર્મોત્તરમાં કહ્યું છે કે આપદ્યપિ સ્વધર્મ યો ન જહ્યાદાસ્તિકો વિદન દૃઢભક્તો હરે પ્રોક્ત સશ્રેષ્ઠ પુરુષો મહાન સાધુ પુરુષ કોણ અને મહાપુરુષ કોણે સાધુ પુરુષો મહાપુરુષ હોય મહાપુરુષો આપી સ્વધર્મ આસ્તિકો હરે હે પ્રોક્ત સશ્રેષ્ઠ પુરુષો મહાન જે આપતકાળની સ્થિતિમાં પણ પોતાના ધર્મ ને છોડે નહીં આપતકાળમાં પણ ભગવાનની આજ્ઞાનો ત્યાગ નો કરે ચાલુ કાળમાં તો ન કરે પણ આપતકાળમાં કીધો હોય કે ભગવાન આમ કરે તો વાંધો નહીં તોય ન કરે તો મહાપુરુ છે જે આપતકાળની સ્થિતિમાં પણ પોતાના ધર્મને છોડે નહીં ઈશ્વરને કાળ આવ્યા પહેલા પણ છોડી દે તો એ તુચ્છ ગણે સામાન્ય માણસ આપતકાળમાં પણ છોડે નહીં ધર્મ હોય એને આપતકાળ નો ધર્મ તો આપતકાળ નો ધર્મ તો આપતકાળના ધર્મ અર્થ જ એવો છે કે બાદ સરવાળા બાદ કરીને કીધો હોય સરવાળા બાદ બાકી કરે અને ચાલુ કાળમાં પાડવાના ધર્મ ને પાળે આપતકાળમાં આપતકાળ નો ધર્મ છોડી દે એમ એમ આપતકાળમાં પાળવાના પાડે એવું નહી આપતકાળમાં પણ ચાલુ કાળમાં પાળવાના ધર્મો પાળે મહાપુરુષ થવું છે ને એમ એમને તો કે જ થવાય મહાપુરુષ એટલે મહાપુરુષ થવું છે ને એટલે જો બીજા બધા પાડે એટલે હોય તો મહાપુરુષ ક્યાંથી કોમન પુરુષ કહેવાય સામાન્ય માણસ પાડે છે મહાપુરુષ તો એ કે આપતકાળ આવ્યો હોય અને તોય ન પાડે શરદી થઈ હોય તોય છાસ ખાય એમ તો વૈદ્ય કીધું કે છોડી દેવી ઈચ્છા છે પણ આ તોય કારણ કે મહાપુરુષ છે ને એટલે આપતકાળના ધર્મો હોદે એ આપતકાળમાં ન ગણે અને પાડે તો મહાપુરુષ કહેવાય નહી તો મહાપુરુષ ન જે આપતકાલની સ્થિતિમાં પણ પોતાના ધર્મને છોડે નહીં ઈશ્વર અને વેદાધિક સત્શાસ્ત્રોમાં આસ્તિક ભાવ રાખતો હોય બીજું એમ પેલું હંદાઇથી પેલું આ આપતકાળમાં પણ પોતાના ધર્મને છોડે નહીં અને ભગવાનમાં અને શાસ્ત્રમાં આસ્તિકતા રાખે સાધુ પુરુષોમાં આસ્તિકતા રાખે જે આપતકાલની સ્થિતિમાં પણ પોતાના ધર્મ છોડે નહીં હોય ભક્તિ વાળો હોય તો એટલે મહાપુરુષો એટલે બીજા નહી તો મહાપુરુષ થઈ જાય ખાલી એકલા આપતકાળમાં ધર્મ ન જોડે એવા ઘણા પુરુષો હોય તો એ બીજાને માર્ગદર્શન રૂપ એટલા બધા ન થાય શાસ્ત્રનું જ્ઞાન હોતું હોય તો માર્ગદર્શન રૂપ થઈએ બીજાને બીજાને રોલ મોડેલ થવાનું છે અને જે ભગવાનના સ્વરૂપમાં દ્રઢ ભક્તિ હોય તો તેને શ્રી આ બધું હોવા છતાંય જો ભક્તિ ન હોય તો એ મહાપુરુષ નહીં ભક્તિ કરે જે મહાન ભક્તિ કરે તો મહાપુરુષ ભક્તિ એટલે ભક્તિ એટલે નવ પ્રકારની ભક્તિ જે હોય ભગવાન સેવા કે ભક્તિ સેવા એ એક પ્રકારની ભક્તિ છે ને ઉપાસના ઉપાસ અને જે ભગવાન ના સ્વરૂપમાં દ્રઢ ભક્તિ વાળો હોય તો તેને શ્રેષ્ઠ સાધુ પુરુષ અથવા મહાન પુરુષ કહેવાય છે ફરીથી શ્લોક વાંચો તો આગળ પુરુષો મહાન મહાન પુરુષે સાધુ પુરુષોનું લક્ષણ તો મહાપુરુષે બધા સાધુ પુરુષો મહાપુરુષો નો હોય ને કોઈક સ્પેશિયલ ઈચ્છા વાળા હોય એ જ હોય કે મારે મહાપુરુષ થાવે મહાપુરુષ તમારે મહાપુરુષ થાવું કે ન થાય હા કે ના કહેવાનું ઈચ્છા થોડી થોડી છે જો ચાન્સ મળે તો થાવું એને કેમ આ નથી આ કે ના કઈ નથી અભિપ્રાય છે ભગત હોત્યા હાલે કે હાલે મહાપુરુષ મહાત્મા ગાંધી સાધુ પુરુષો હતા મહાત્મા ગાંધી એટલે ભગત મહાત્મા મહાપુરુષ થયા કેવાની કોઈ ન હોય તો ગાદી ખાલી પડી રહે એવું કામ નઈ તો હો જાય પોકણા ગાદી ખાલી અમારે રહેવા નથી દેવી એમ થઈ જશું ઋષિ સામે ની હે? કોઈ ની આપતકાળમાં પોતાના ધર્મ નો ત્યાગ ન કરે એવી ઈચ્છા રાખવી તો એવી ઈચ્છા તમારી નથી આપતકાળ આવ્યા પેલા ત્યાગ કરી દેવો એવી ઈચ્છા છે કેવી વતન સાહેબ એને હું ઈચ્છા છે મહાપુરુષે એને ઓલું કાંઈ નહીં ત્યાં જઈ જ્યાં જગ્યા મળશે ને ઘરે જવા પછી મોડેક અટાણમાં તો કઈ ન થવાનું હોય અટાણમાં તો ગોલ કરી રાખવાનું મારે છે પછી મળશે ભગતજી ને હું બનાવો છો અત્યારે બનાવો તો આપડે તો બનાવવા જ છે ને આપડે મારે મહાપુરુષ તો થવું જ છે આપડે છે મહાપુરુષ થાય આપણે તો પેલું નામાંકન કર્યું છે નામાંકન કરે ને ચૂંટણીમાં તો પેલું નામાંકન બધા ની કરવું છે આપડે જો હાલીએ તો થવું છે ચોક્કસ પછી નો હાલ તો વાત જુદી રિજેક્ટ થઈ જઈ અને ડિપોઝીટ તો જાય તો આ વખત ની ગઈ બીજી વખતે ભરશું આપણે કોણ કોક કહેતું હતું કે પાંચ વખત એમએલ નામાંકન કર્યું પણ પાંચ વખત એ પછી થયા પછી હવે એ મુક્યું છે પાંચ વખત નામાંકન કરવું છે મહાપુરુષ થવાનું તમારે કરવું હોય તો ભેળવું કોઈ કરવું હોય તો આપણે તો કરાવી દેવું આ બીજું ડિપોઝિટ જાય ને બીજું કેવાનું આ વખતે ન થયા તો આવતી વખતે મહાપુરુષ તો ખ્યા આવીને છૂટ ગયો આપણે મહાપુરુષ જ કરવાના છે મહાપુરુષ કોણ કેવાય પછી આને જે અમારે તો બે ત્રણ ડિગ્રી લાગશે મહાન મહાન મહાન મહાન પુરુષ શ્રી શ્રી શ્રી શ્રી એમ એટલે આપણે બે ત્રણ સ્કવેર માં મહાપુરુષ થઈ જવું જો તમે બધા તૈયાર થઈ જતા હોય તમે હિંમત છો તો કરો કે નામાંકન કે આપણે થવું તમારે ન થવું તમારે તો ના છે તમારે નથી થવું તમારું કામ નહી મહાપુરુષમાં હોશિયારી જોઈ થોડી કે હાવ એમને ના હાલે ડબ્બા જેવા હોય તો મહાપુરુષ ના થાય કેશિયાર બે વર માં કાઢી નાખે ને નથી સ્વામીજી એલું સીએ નું લીધું ડબ્બા હોય તો પાંચ દહ વાર સીએ થાય તો સ્વામીજી કે આપણે બે ત્રણ વાર માં દેવું ગોલ કરી લીધો એટલે હોશિયાર હોય તો જલ્દી થઈ જાય સીધે સીધા થઈ જાય આપી સ્વધર્મ યો ન જયાસ્તિકો વિદન દ્રઢ ભક્તો હરે હે પ્રોક્ત સેષ પુરુષો મહાન મહાપુરુષ છે મહાપુરુષ જે આપતકાલની સ્થિતિમાં પણ પોતાના ધર્મ ને છોડે નહીં ઈશ્વર અને વેદાધિક સત્શાસ્ત્રોમાં આસ્તિક ભાવ રાખતો હોય જેને સારું શાસ્ત્રીય જ્ઞાન હોય અને જે ભગવાનના સ્વરૂપમાં દ્રઢ ભક્તિવાળો હોય તો તેને શ્રેષ્ઠ સાધુ પુરુષ અથવા મહાન પુરુષ કહેવાય છે એટલા માટે જ ભગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે યદ આચરતી શ્રેષ્ઠ તત્ત દેવેતરો જન સયત પ્રમાણમ કુરુ તે લોકસ્તદનુવર્તતે શ્રેષ્ઠ પુરુષ જે જે આચરણ કરે છે મહાપુરુષ મહાપુરુષ નાટક કરવું જોઈએ બે પ્રમાણે એ પ્રમાણે જ થવું જોઈએ શ્રેષ્ઠ પુરુષ જે જે આચરણ કરે છે અન્ય લોકો પણ તેના જેવું જ આચરણ કરે છે તે જે કાંઈ પ્રમાણ કરે છે અન્ય માનવ સમુદાય પણ તેને અનુસરીને વર્તવા લાગે છે સદાચારનું લક્ષણ સ્કંદપુરાણમાં કાશીખંડમાં કહ્યું છે કે વિદેશરાગરહિતા અનુતિષાંતી યમ મુને વિદ્વાંસતમ સદાચાર ધર્મમૂલમ વિદુરબુધા પ્રથમ સર્વસ્વ આવા જ્ઞાતા સજ્જનો સજ્જનો જે આચરણ આચરણમાં દ્વેષિયો ન હોવો જોઈએ તો ભડભ કર્યું હોય આપણે તો પાછું સારું કામ હોય તો એ સદાચાર ગણાય મહાપુરુષ નો ભડભો જોઈએ આપણે છેલ્લે એક ચૂંટણીમાં આવી તો એ ગણું કરી દઈએ અત્યારે અને છેલ્લા એક ઓલા સેશનમાં આવી જાય તો ગણું થઈ તો ગયા શિક્ષકો ને એવું હોય કે છેલ્લા એક વર્ષમાં છ મહિનામાં એ પ્રિન્સિપાલ ની ડિગ્રી પામી જાય એની ઈચ્છા રહે શું કરવા હે પેન્શન વધી જાય એનું તો આપણે આપડે છેલ્લા સેશન આવી જાય મહાપુરુષ તો કામ થઈ ગયું આ વખતે ઈજ કરવાનું છે મહાપુરુષ થવાનું પેલા સેશન માં કોઈક આવી ગયો સદાચારણ કોને કેવાય વિદેશ વિદેશ રાગ રહીતા નો કીધું વિદેશ અને રાગ એટલે ભ વિદ્વેષ ને ભડભ તો મહાપુરુષ થઈ જાય આમ થોડો ક્વોલિટી ફેર રહે નો હોય પછી વિદ્વેષ રાગ રહીતા અનુતિને વિદ્વાંસારેશ જગતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે સદાચાર કહેવાતો હોય ઈ મારે જોઈ મહાપુરુષનું નામાંકન છે મહાપુરુષ મહાપુરુષ છે એ મારે જોઈએ પણ એ વિદ્વેષ રાગ રહી તક મહાપુરુષ થઈ જાવ હું જલ્દી ભડભડ્યો હોય તો નહી અને વિદવે શું કરવાનું કીધું છે નિર્મત સર નિર્મત સર ભાગવત માં નિર્મત સર એવા જે સાધુ એનો ધર્મ કીધો કૃપાલુ રકૃત દ્રોહ એનો નહી એટલે એનો આવી જાય પણ એમાં એક કીધું પછી એવું એમાં કૃપાલુ રકૃત દ્રોહમાં આપ્યું નથી કે આવ્યું હતું કાલે આજે હમણાં આયા જ છે ને જોયું જોયું નથી આવ્યું કે નિર્મત્સર હોય સાધુ એવું કઈ લક્ષણ આવ્યું નહી અને વ્યાસ ભગવાને લખી નાખ્યું ધર્મ આમાં અમે કીધસ એમ કે રસ પીવો એમ પીબત ભાગવતા મૃતમ સુખ મુખાદમૃતમ દ્રવિતમ દ્રવ શુકના ના મુખ થી એવું ભાગવત છે એ પીવો આ તો કોણ પીશે તો કેવા સાધુ આ ભાગવત રસ એમ શું કરવા કીધું તો બીજા મત્સર વાળા નહી પીવે ભાગવત માં કોણ કોણ ભાગવત પીવે છે ભૂત હોતે ભાગવત પીવે છે ભૂત ભાગવત પીવે કા ધૂંધ ધૂંધુકારી નાખ્યા નહી ભૂત થાય એની વાત ભાગવત કરાવવાનું હોય તમારું રક્ષણ કરું છું એની વાય ભાગવત કરે એનો ભાગવત ન કરે હક નો તમને લેવા દે તો પછી કે કરવું પડશે ભાગવત અમે તેવો સાધુ ધર્મ છે એનું મત્સરથી અનુષ્ઠાન થઈ શકે કાતો રાગ બિચારો બહુ ગોળને ગોળને થઈ જાય પણ ભડભ હોય તો એને શ્રેષ્ઠ આચરણ શ્રેષ્ઠ સદાચાર આચરણ થઈ શકે અને કાતો હોય નહીં થાય નહીં કોઈ વાતે અને પાછા ત્રણ જણા ત્રણ કેન્ડિડેટ છે ત્રણ જણા આમાં નામાંકન કરે મહાપુરુષ અમારે થવું છે કાતો ઓરિજનલી જેને મહાપુરુષ થવું હોય કે ચાલો આપણે થઈ જ જાય બીજી કઈ જગ્યા નથી નોકરી મળતી નથી તો એમ એલ એમાં જાય ને કોઈ જગ્યા એ ક્યાંય હાલે નહીં પછી એમાં સેકન્ડ ક્વોલિટી અરે ક્વોલિટીમાં થોડુંક એ નહીં બરાબર ક્વોલિટી થોડીક હરખી ક્વોલિટી હોય તો ટીચરમાં પછી એનાથી વધારે સારી ક્વોલિટી હોય બીજી બધી મોટી દુનિયા પડી છે આટલી ક્વોલિટી છે સમાજમાં એમ હૌથી હેલી ક્વોલિટી નામાંકન કરાવે બીજી ક્વોલિટી મહાપુરુષ થઈ જાવ આમાં તો લે લે લઈ લે અરે ત્રીજી ક્વૉલિટી કે કરતા કે જાય એમ નથી સોફ્ટવેરમાં તો કઈ રાખે એમ નથી તો કે ટીચર થઈ જાવ બીએડમાં ભરતી થઈ જાવ બે ત્રણ હજાર દઈ નહી થઈ શકા બીએડમાં અને પાસ હોતે પાંચ હજારમાં પાસ થઈ જાય કઈ કરવું નહી આ ક્વોલિટી છે ને બીજા બધા ધંધા અઘરા છે આ એક જ ધંધો હેલો છે એક નામાંકન કરવાનો અને બીજો ગવર્મેન્ટની નોકરી અને સ્વામિનારાયણના વા બે ઉપાધિ વિના ગવર્મેન્ટની નોકરીને કઈ ઉપાધિ હોય ઉપાધિ કોને હોય પ્રાઈવેટ નોકરી વાળા ને હોય કાઢી મૂકશે તો કાઢી મૂકી તો શું થાય અને આને તો કઈ કાઢી મૂકવાળું કોઈ હોય જ નહીં ગવર્મેન્ટને કોણ કાઢી મૂકાય એના કરતા આને પરવાનો રાજા થઈ કે સીધા મહાપુરુષ થઈ જાય એટલે મહાપુરુષ નું નામાંકન કરનારા ત્રણ હોય આ ત્રણ જણા છે એ નામાંકન કરે એમાં જલ્દી કોણ આવી જાય ચૂંટણી જલ્દી કોણ આવી જાય ફટભિયા વાળા લાગે છે એવું હોય એ વાત ફટભિયા વાળા નો નંબર પેલો ઈ જો કદાચ ને કોઈ વાતે એને એમ થાય મારે નથી આવું તો પછી બીજા નંબર લાગે ચૂંટણીમાં પ્રચાર એનો હોય લાગતી હોય લિંક કેમ કામ ઘરી જવા વિચારો કઈ આમાં કઈ ભગવાન હોય એવું કઈ જરૂર નથી હો મહાપુરુષો માં ઈજ હોય એવું કઈ નઈ ગમે તે થવું જોઈએ ઈચ્છા થવી જોઈએ મહાપુરુષ થઈ જાય મહાપુરુષ કેવો વિચાર રાખે તો રાગદ્વિષથી રહી ભગવાનને રાજી કરવા બીજું તો કોઈ એક વિચાર ચાલતો નથી ભગવાન ને રાજી કરવાનો વિચાર છે એ ગુણાતીત વિચાર છે અને મહાપુરુષ હોય એ ગુણાતીત હોય ગોળી માં ત્રિગુણાતીત ફીરતા નું ત્યાગી રીત જગત છે ત્રિગુણાતીત ફીરતતા નું ત્યાગી ત્રિગુણાતીત એટલે શું ત્રિગુણાતીત એટલે ભગવાન રાજી કરવાનો એક માત્ર ભગવાન તનુ ત્યાગ ભગવાનને રાજી કરવા સિવાય બીજું બધું કાઢી નાખે એટલે મહાપુરુષ થઈ ગયા ફીરતતાનું ત્યાગ રીત જગત છે ન્યારી એટલે એની રીતે જગત થી ન્યારી થઈ ગયા ની મહાપુરુષ કહેવાય સિવાય તો થાય નહી રાગદેશ જાય નહીં કે ભડભ મહાપુરુષ હોય જાય મહાપુરુષ થઈ જાય ત્યાગી રીત જગત છે ની મહાપુરુષ કહેવાય કેવળ ભગવાનને રાજી કરવા હટું ગાઈ નાખે દેહાભિમાન ને ગાહી નાખે એટલે મહાપુરુષ બીજું કઈ બીજું કોઈ તો મહાપુરુષ હોય ગીતા કેમ પ્રભાશે વ્રજેત કેમ કેમ બે પછી થોડુંક બેહતા ઓલું શીખવું પડે કેમા સીતા વ્રજેત કેમે એ હાલે કેમ મહાપુરુષ થઈ ગયા પછીની વાત થઈ ગયા પહેલા તો પછી એમ આમ હાલતા હોય પછી સ્ત મહાપુરુષ થઈ ગયા હોય પછી આ ચાદર હરખી આમ આપને તો આમદ આમદ રાખવાલી એ કેમા સીતા વ્રજેત કેમે એમ કીધું કીમ પ્રભાષેત હે કીમ પ્રભાષેત કીમ પ્રભાષેત આ વિદ્વાન સસ્તમ સદાચારમ ધર્મ મોલમ વિદુર બુધા એ ધર્મ નું મૂળ છે રાગ દ્વેષ રહીત હારું આચરણ કરવું એને એવું જો આવડે એટલે રાગ દ્વેષ રહીત ધર્મ નું આચરણ ત્યારે જ થાય કે ભગવાનને રાજી કરવાનું મનમાં બહુ દ્રઢ સંકલ્પ હોય મારે જે માં કીધું કે જેને ભગવાનને અતિશય રાજી કરવા હોય એવું કીધું જેને ભગવાનને અતિશય રાજી કરવા હોય એને આમ કરવું પ્રથમ ને એકવીસ માં કીધું છે ભગવાન ને જેને અતિશય રાજી કરવા હોય એને શું કરવું એમાં એ તો જુદું ધર્મ જ્ઞાન ભક્તિ એને સહીત કરવું પણ એના કરતા વધારે પછી કીધું કે એને પોતાનું રૂપ અક્ષર માનવું અને દેહાભિમાન ન માનવું પોતાને દેહ ન માનવો એને ભગવાનની આ ચાર પ્રયુક્ત ભક્તિ કરવી અને અતિશય ભગવાનને રાજી કરવા માટે ચકચુર કરી દેવાય તો ભગવાન અતિ રાજી થાય દેહાભિમાન રાખીને બધું કરે તો રાજી ન થાય અતિ રાજી ન થાય દેહાભિમાનનો ત્યાગ કરીને કરે તો અતિ રાજી થાય ભગવાન તો દેહાભિમાન નો ત્યાગ કરીને પછી થોડુંક કરે તો રાજી અને દેહ નો ત્યાગ કરવો એનો અર્થ જ એ કે ભગવાન રાજી થાય એ ભગવાન કુરાજી થાય એવું ક્યારેય ન કરવું તો એ દેહાભિમાન નો ત્યાગ કર્યો કેવાય મારા જેવું જ કીધું છે એકાવન માં વતના આત્મા રૂપે વર્તતો એનું લક્ષણ હું આત્મા રૂપે વર્તે લક્ષણ શું ભાઈ સ્વામીજી આત્મા રૂપે વર્તે આગળ ન જાય પાછળ ન જાય સત્સાદા હોય અને સત્પુરુષ ની ઈચ્છા હોય એનાથી આગળ ન જાય અને પાછળ ન રહે તો એ યથાર્થ આત્મા સ્વરૂપે વર્તવા ધર્મ મૂલમ વિદુર બો એને મળી જાય તો એને ધર્મ નું મૂળ પકડી લીધું અને મહા જેનો એવો થઈ ગયો મહાપુરુષ થઈ ગયો પ્રથમમ ધર્મ સર્વસ્વમ પ્રોક્તિયો કોને કહેવાય દોઢ કેને કહેવાય મહત્વ આપો ભેદ બતાવો એક એક મુદ્દો તફાવત લખો ભને કહેવાય દોડ કોને કહેવાય એને મહત્વકાંક્ષા કોને કહેવાય તફાવત આપો એક મુદો એક મુદ્દા પાંચ પાંચ માર્ક વચન સામે તમે તો બહુ હોશિયાર છો ને પરીક્ષા દેવામાં ઓલા સામે પચાસ માર્ક ની એવું કરતા તમારી જ પરીક્ષા લીધી હતી ને આ તો લ્યો હાલો કેવો કેવો બરો નામી કરો હાલો વિશ્વ મંગલ સ્વામી કરો પૂરી કિંમત દઈ અને આપણે મહાપુરુષ થાવું છે જે કિંમત થતી હોય લઈ લો અને નામાંકન કરી દે તો એને મહત્વ મહત્વાકાક્ષા કેવાય અને ભોટ્યતા ન હોય તો દોઢ કેવાય કરવું નથી એ પ્રમાણે અને ઈચ્છા જોઈ છે એનું ફળ જોઈ તો એને દોઢ કેવાય હવે ભડભિયો રહ્યો છેલ્લો મારી મુજ કોલભ એટલે આ ત્રણેય એના સોર્સ છે મહાપુરુષ થવા ને મહાપુરુષ આ ત્રણ માં જો ન હોય તો એ મહાપુરુષ કોઈ દી થઈ ન હોય ત્રણ માંથી એક હવે જે જોઈ તમારે શું જોઈશ કે થવું જ નથી એ રસ્તે જવું નથી જે જવું નહિ એ નામ શું પૂછવાનું ભાઈ ક્યાં ગામ જાય ભગત ને તમારે કેમ નામ જ નથી પૂછવું નામાં મહાપુરુષ સાધુ થઈ ગયા તે મહાત્મા તો થઈ ગયા એમ મહાત્મા ગાંધીજી ની ઘોડે એમ એમ તમે કયો છો મહાત્મા ગાંધીજી ની ઘોડે મહાત્મા કે મહાપુરુષ આપણે તો આપણે મહાપુરુષનું ચલણ છે મહાત્મા તો બધી હાલે વિદેશ રાગરને vidvansastham sadachāram dharmamulam vidur buddhāha prathamam dharmasaravasvam proktāyannīyamā yamāha atas teśveva yatnaha kartavyodharmam ichcheta હટલે હટલે હટલે હટલે હટલે હટલે હટલે હટલે હટલે હટલે હટલે હટ પછી નિયમો પછી એના નિયમો હે મુષ થી રહીત આવા જ્ઞાતા સજ્જનો જે આચરણ કરતા હોય છે વિદ્વાન પુરુષો તે સદાચાર ને મૂળ સમજે છે માટે ધર્મ તેમણે પાળવા માં પ્રયત્ન કરવો જોઈએ કુશળ થઈ જવું જોઈએ તે યમ અને નિયમ અલગ અલગ રીતે બાર બાર કયા છે ભાગવત માં બાર કીધા પાંચ શ્રીમદભાગવતમા શ્રીકૃષ્ણભગવાને કયું છે કે અહિંસા સત્યમસ્તેય મસંગો રીઅસંચય આસ્તિક્ય બ્રહ્મચર્ય ચ મૌન સ્થર્ય ક્ષમા ભય શૌચમ જપસ્તપોમ શ્રદ્ધાતિથ્યમદર્ચન તીર્થન પરાર્થેરાચાર્યવન યમા સ નિયમા ઉભો સ્મૃતા રીતે આચરણ કરાયા હોય તો મહાપુરુષ થાય તો થઈ જાય જેવી ઈચ્છા પ્રમાણે ફળ આપનારા છે અહિંસા સત્ય અસ્તે ફરજીયાત છે અને નિયમ છે એ વૈકલ્પિક નિયમોની સંખ્યા પણ બાર છે બે પ્રકારનું શૌચ બાહ્ય અને આંતરિક પવિત્રતા જપ તપ હોમ શ્રદ્ધા अतिथि सेवा मरी पूजा तीर्थयात्रा परोपकार की प्रवृत्ति सतोष गुरु से आयम है आ प्रमाण यमों की संख्या बार बार छे। सकाम निष्काम बने प्रकार आवश्यक है जे पुरुषों आ यम निमोन पालन करे तो ते भोग बे મહારાજ મનુએ કહ્યું છે કે શ્રુતિ સ્મૃતિ ઉદિતમ સમ્યબદ્ધુ કર્મસુ ધર્મ મૂલમ નિષેવેત સદાચાર મતીંદ્રિતા હોય તેને પાળવા જોઈએ આશ્રમ નાનું રૂપ હોય એમ